જો મો છોડવાનો થયો તો એને નઈ ફાવે મોહ ની નગરી કેવાય એટલે એમને અમારે એનકરેજ કર્યા કરવું પડે સ્ત્રીઓ એનકરેજ ના કરીએ તો બે જાય પાણી માં આ જ્ઞાન એમને પૂરું સમજાય નહિ જેવું છે એમ એડ ના સમજાય તમને સમજાય એ मोह ना ज्थो पोह कपट કપટ ને લોભ બે વધ્યું કે સ્ત્રી થઈ જાય હવે એટલે પછી અમે એમનો દોષ નથી એમને આ પરમાણુ વધ્યા પરમાણુ અસર છે આ એટલે અમારે એન્કરેજ કરવી પડે એટલું છે અને હાથે હાથે કરીએ તમને પુરુષ ને ડિસ્કસ કરીએ તો કાંઈક જાગ્યા જવાના પડે મો અને કપટ એના પરમાણુ વધે સ્ત્રી નહી ગઈ પણ સ્ત્રી આખો ધારો તનમ થયા જ કરે તમારા બીજના બેઠા એટલે બધી વાતો ચાલે ઘઉં કરો પણ સ્ત્રીઓ નો ત્યાગ સ્વાર્થિક ત્યાં જ સ્વાભાવિક છે એટલે એમનો સ્વાર્થી નથી નિસ્વાર્જ કરે ને એવું તેવું નથી સારથી તો આખું જગત છે આખું જગતે સારથી એટલે શું પોતે સ્વાર્થ છે નહી ત્યાં સ્વાર્થ માની બેઠો છે જમે થાય છે એ રીતે એટલે એનો ખાવા પીવાનું બીજું બધું ધણી ભણી સારો મળે મકાન મળે બંગલો મળે બધું મળે ને આ ફોધી સુખો મળ્યા ખરે જ્ઞાની પુરુષ મળે ત્યાર પછી જો એમના દાદા ધ્યાન માં આઈ ગયા તો મોક્ષ થઈ જાય બેક્ષ લેવો હોય તો શું કરવું આ અવતારમાં તો મોક્ષ મેળવો એ જનક રાજાજી મુક્તિ થાય છે જનક રાજાજી સમજે એટલે અહીં મુક્તિ થાય આપડી પણ આ ફાઇલો નો નિકાલ પૂરો થાયો નથી ફાઇલો એટલી બધી છે સમજો ને નિકાલ કરીએ તો કાચું રહેશે એટલે એક અવતાર જોઈએ સંપૂર્ણ નિકાલ કરવાનો સમજો ને આ ફાઇલો બધો થવો જોઈએ ના મુશ્કેલ છે ફાઇલો નિકાલ કરવો તમને સમજાય ને ફાઇલો નિકાલ કરવાનો એ પૂરું થાય નથી આપડી ફાઇલો એટલી બધી છે અને એવી ચીકણી છે તો આપડે થોક્યો એવું ચીપણું હે કે આપડે ધોધવ કરીએ તો સારું છે દાદા બઉ યાદ રહે એટલે બઉ એમનું કલ્યાણ થઈ જવાનું હેતા ફરતા દાદા દેખાયા કરે ખાતો પીતો દાદા દેખાયા કરે અને સપના સપના ના આવે પાછળ રહી જવાના પાછળ પાછળ રહી ના જવા જાગૃતિ બઉ પણ તમે અમને આગળ રાખો એમને ખોટું ના લાગે જાગૃતિ બઉ ને ખોટું લાગવાનું છે એટલે મોડો બહુ મોડો મળે આ મોહ એટલે બધું મૂર્છા છે કે ન પૂછે વામે પુરુષ ને આગળ રાખો ને સ્ત્રીને પાછળ રાખો તો એમને ખોટું લાગે તો દાદા નું નામ કેવી છે ખોટું લાગવા પણ નહીં એન્કરેજમેન્ટ ના મળે મળે એટલે અમે બધું હિસાબ થઈ જઈએ બાળકો ને બહુ હાથ ધરી બાળકો આપડે ને બઉ સાથે મોટા ના હજી ગયા બાળકો ને સાથે આપડે દરેક જાતનો માલ હોય અત્યારે તો આ સ્ત્રીઓ હારી પહેલા જેવું નથી ને પેહલા તો રમા રમા વિફરે તો ઘરનું બાયણું કગડાય કરે ના એક જે વિપરે અને જે એક નિકાલ આપી દે તે વધારે સારું કે મૂ મૂ મૂ કયા કરે અત્યારે તેના કરતા એક વાર કરી ના ગાડી માં જવાનું હોય ને મુસાફરી માં તો હમી સીટ ઉપર ચાર સ્ત્રીઓ બેઠી હોય તેમ તોય જગા ના હોય અને આ બાજુ હાથ પુરુષો બેઠા હોય તોય થોડી જગા હોય આઠમાન બે હજાર મારી જગ્યા કરી ચાર કીટો જગ્યા દેખો તો જગ્યા દેખાય નહી ચાર જણ બેઠો પુરુષ તો જાગૃત એટલે હા તંતુ તેને બેઠી બીજા અર્ચન થશે બીજા અર્ચન થશે અમને એવું વિચાર જ ના આવે ને પછી આવે તો જાગ્રત હોય એને જલ્દી મોક્ષ મળે કે સાહજિક હોય એને એવું છે ને સાહજિક માંથી જાગ્રત તો થવું જ પડશે ને જાગ્રત થયા પછી સાહજિક થવાનું કેવું આ સાહજિક જાગ્રત થતા પેલાનું છે કેવું છે આપડી ગાયો બેસો જેટલી સાહજિક છે ને એટલા જ એ સાહજિક વિકલ્પ ખરા ગાયો બેસો ને જેટલું સાહજિક થોડોક વિકલ્પિયમ છું મોક્ષ માર્ગે અંતરાય પણ કરે જાગૃતિ છે ચિંતા બહુસે આ ઉપાધિ બહુ છે નખો કરે આવડેલા છે વિષયો નો સુખ માં જે તારે મોખાણ ના હોય અમેરિકામાં મોખાણ ના મળ્યું અમેરિકા હો હો કરી મિલેખાણ વિના મોખાણ વિના મોખા બસ માખા વિષયનું કશું પડેલ નથી હમ મારી મિલકત મારા બંગલા મારી મોટરો આ મોટરો બેઠો નઈ જોયા કરે ચક્કર પોતા જાગૃતિ નું લેમ્પ મેળ્યું એ કશું દુઃખ નથી મને એ બુદ્ધિ નું લેમ્પ પણ અુદ્ધ થઈને બેઠો કશું પોચ નથી ને જાગૃતિ બુદ્ધિ માં છે એનો અર્થ એવો ખરો કે મોક્ષ એવું છે ને એ બધા જાગૃતિ માં પછી જાગૃતિ માં પછી સંપૂર્ણ જાગૃતિ થયા પછી ચિંતાઓ ઉપાડી થશે ત્યાર પછી ત્યારે એ નક્કી કરશે કે આ મોક્ષ જવું છે હવે તો કાયમ સુખ ક્યાં મળે આ સુખ એ સુખ નથી ખાતરી થઈ ત્યારે મોક્ષ ની પહોંચી કરે તો એટલે આપણા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 બુ વધતી જાય બરાતો બુ વધ આ બધી બુદ્ધિ જેમ જેમ વધતી જાય એમ બળાપો વધતો જાય શું તારો જાય નઈ બરાબર ન વધારવા માટે ના બરાબર વધ્યો એટલે નક્કી કરે કે હવે આ કયું આમાં કઈ બહાર છોકરા માં કઈ સુખ છે નઈ સુખ મત્મા માં જ હોવું જોઈએ હવે કાયમ નું આવું સુખ આપણને ગપતું નથી આ તો બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ પછી એમ જઈ જાય ને એ ફોર્મ એવું ના સમજાય કે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે